પછી આવ્યો તારે પેલા બ્રાહ્મણ અવાજ બધા બ્રાહ્મણ વાંચો બ્રાહ્મણ કઈ માથો બ્રાહ્મણ વાણી જ મારે અમે પટેલ વાંચ્યો આપડે બેઠા ની વાત દરેક ડાક્ટરે પ્રશ્ન પૂછ્યો હતો આ બધું લઘુ વગર પ્રશ્ન જવા ડરે પ્રશ્ન પૂછ્યો તો ડાક્ટર ને ડાક્ટર ની ઉપયોગમાં શું થયું જગત માં તો લોકો કે આનું અમને સમજાવો ત્યારે શું કેશો શું કેશો એટલે પછી એમને કયું કહ્યું નહીં એટલે પછી સમજાયું ધ્યાન સ્વાભાવિક હોય બધા ઉપયોગ માં ઉપયોગ માં કરે બે ઘડી ઉપયોગ બહાર કોઈ વાતો કરતો હોય ને પોતાની જોઈએ હું તો મને એ નોટો આવે ની સાહેબ આવડે આવડે ભૂલ પછી ફરી એક બે જ નથી પૈસા મને એમાં કામ કરે પછી આ મારી ગાડી ગઈ મને પતયો તારે દાદા બધું ગણકાર કરવું બે વખત જ્ઞાન ચાલે ત્યાર પછી એ સમજ્યો ગણકી અને કલાકાર કોને ગંદકી ની સુધી પાડી ક્ષત્રિય ની કંઈ માં હોય એ માન બહુ છે કેવું એટલે તમે કહો શું આટલું બધું દાદા શું છાતી ચાલો છો અને પેલા રોડની ખબર ના પડે તમને પોતાને ખબર ના પડે ભાઈ વાત એ છે ત્યાં ઘણીક વખત લોક પડેલી હોય તો તમને અમે તેત્રીસ રીતે છે તમારામાં કંઈ ક્ષત્રિય પણ છે શું છે લોનિકમાં શું પડેલી હોય તો આખો દરરોત પોતાને ખબર નથી એટલે એની પ્રતિ બહુ લાભ નીકળી આવી ઘણી વાત બધું લખ્યું છે ખુલે ખુલું છે જેવું છે થાય એવું છે મૂકે તો પસેયા છે ખબર પડે આ બોલે છે પણ એની પરથી આમ દુર્લાવું થયું જય સિરા જે બઉિ લોકો ગમે છે ગમે તેનો પણ આમ ઘર શકું કાર્યક બધા બધા પોતાના એટલે આ બધી વાંચો બધી તેજી આ જ્ઞાન કરતા હોય એ કહ્યું જ્ઞાને કરી આ જ્ઞાને કરીને કર્મ ને જ્ઞાન ને જે આપી છે એ બધા કર્મ ને ખેદ કર્યા શું કરે લક્ષ આપણા બાબા ભોળા બધા આ બધા બાબા તરીકે જ્ઞાન લીધેલું બાબા સમજે દાદા કઈ નથી ખબર તો છે આટલું જ ના પડશે તો આ બધું શું જ પડવી પડશે ને દાદા દાદાજી ખબર એટલો બધો માલ કર્યો છે અને તો આજે ખરી વાર કેવા નહીં પડે એટલો બધો માલ દેખાય દેખાય કર્યો બધો દેખાય બધો માલ કર્યો છે આ જ્ઞાન હિસાબાની કરીને અગાઉ મારીને અગાડો હા એટલે તમે ખેડ કરો એવું છે હું કોણ કેવું છે પોતાને ના ખબર જી ના હોય અને નાનીપુર આવું ફોડ પાડે તો જવું પડે કોણ ખબર પડી જ નઈ ત્યાં કોઈ દરિયા નથી એના માટે એક મિનિટ આખો આવડો ઘરમાં પેલું ઉંદે પાક બેટ મેં બાય એ બેસી ના લીધા છે કાગડા બે કર્યું અમદાવાદ સ્વીકારી લોકો થાય નઈ પછી એ બધું આ ત્યાં જાગૃત રહેવું પડશે હા બધી પ્રભાવ તમારો આવશે ત્યારે આ દેવતા પ્રભાવશાળી ગણાય છે હા નહી તો દેવ કરી અને બરાબર છે કે વિદ્યા ઘરે જવાનું છે કણના દરિયું નું છે આ બધું બધું ડાગો દીધો બહુ કિતાય વસ બધી ફાઈન પૈસા એક ના હોય ફાઈન બહુ હોય છે એટલે ના હોય હું તો થાય આ જમાત માં કહી જાય આ જમા પહેરાયે તો આ જમાતના સાબુ સમયા પડે તેલ તલ ને પીલે છે એવું છે દાદા ને જોયા કર દાદા ને એકદમ જોયા કરવાનું દાદા ને જોટા મોટું થાય થાય તો શું એને ભાવ છે આપણે આજે બીજું કોઈ કરશે ગમે તે કરે હું ત્યારે આપણે ટેકા લેવા તૈયાર છીએ ટેકો આપવો જ પડે ઈચ્છા છે એવો જગત કરાવવાની ઈચ્છા આવેલો ટેકો બધા જ આપવો જ પડે તમે જાણો એવા ભાવ તમે કરો તો સંજોગ બધા ભેગા એવા શકે કેટલો ટેસ્ટ કર્યો હતો ચાર વર્ષથી મને ધર્મચર્ય ભાઈને નથી પછી બઉ એ થયો તારે માળા લઈ આવ્યો હા હા કોસી તારી કોચી તારી માળા માળા આવે માળા ઉપર જેટલા મરકા છે કોચીતા છે એ બધા ઉપર લાલ રંગનો ડોટ નાખે જેટલી તું સમાય કરું એ આખી સમાય કઈ લાવી ગયેલી એટલે તું સમાય થઈ જાવ તમને વિચાર છો સમાય થયું હોય તો એમાં પછી આપી આપ્યું પછી મને નકમી જાય ના ભાઈ કદાચ એ બરાબર માટે કોઈને આપીએ લે આપીએ આખું જવા પરીક્ષા કરવી પડે કરવી પડે પ્રતિજ્ઞામાં અંતરાયા એ બધું અમારું વચન બળ તો નાખે એના માટે એની ઈચ્છા એવી છે કે છોકરા બધા પછી આપડે તૈયાર થવા થાય જોયેલું હોય તો ચાલે વિચાર જ નથી કર્યો એવો વિચાર નથી કર્યો શું બ્રાહ્મણો આજે બ્રાહ્મણ પછી ગયા હોય તારીખી રહે જ્ઞાન એવું છે ને કેટલા બે ત્રણ વર્ષથી અમારે પ્રસંગમાં આવી તો કોઈ દિવસ પેલું મતભેદ કે મને રસ્તો આવે છે એક નાગા હતા મારે દાદાજી આ તમે ઉંમરે મારું મન છે એ કરશો આજથી પાંચ હજાર સુધાર આવો કે શું છે ત્યાં જ્ઞાન આવેકે સરસ નાની પછી બધું આવે દરેક રોગ હોય આવું બધું હોસ્પિટલ બધા રોગ દીઠ્યા સંસારો બધા સ્વનિક થઈ ગયું કેવું રોનિકોનિક સંસાર થઈ ગયો કોઈ કેન્સર થઈ ગયું હોય તો કોઈ ગયું હોય તો સંસાર નું છે મારા તમને વડે તારી ખબર પડશે ગણતરી મારા નથી લખો રીંગણા આ ઉદય તમને ઘટાડો ખરાબ થાય છે અને તે જતા એ તો આવતું છે ને નામ છે હરિ ભગવાન નું જ્ઞાન નું કહે એટલે આનંદ ની વાતો હતી કે છે આનંદ ની વાતો હતી બધા અહિયાં આવશે એવું છે તકલીફ આપડે ગણવી નહીં તો આપડે તકલીફ ગણવી નહીં આપડે જો તકલીફ ગણીએ તો દુઃખ છે તકલીફ છે એવું ગણવું નહીં ગણીએ તો દુઃખ છે ના પણ અહી છે સમજવું સ્થાન મળે ત્યાં મુક્ત સમજવું મારી ની વાત સમજે મને એવું નથી ખાતા ખોરાક ખાધા રે એવું મન ઉપર ચડે છે આખી રાત ઊંઘા ના દે મન ઉપર નહીં લેનારો આપડે એવું સમજવાનું કે આજે આપડો ઉપવાસ છે ઉપવાસ ઘડ્યો ઉપવાસ ઘડ્યો બસ કોઈ તકલીફ ના થાય તો પછી તકલીફ ના થાય બરોબર છે ઘણા લોકો રહે છે ને ઉપવાસ કરે છે મન ઢીલું પડે મજબૂત હોય તો ના પડે મન મજબૂત કઈ નથી માણસ ના છાપા ની એજન્સી છાપા ની એજન્સી છે ધંધો ચાલુ કર્યો મારું કામ કર્યું બધી અને હું પડાય પડાયું છે રાખીને શું કામ જેને રાખીએ શું કામ કોમ રાખીએ કે છે જે સાધન હતું આ લોકો મ્યુનિસિપાલિટી સાધન બધા લઈ દે વૈરાગ આવવાના બધા સાધન લઈ જ રાગ આવે એવા સાધનો કારણ કે તેના તો ફરિયા માં બેસી ફરિયા છોકરા પોતે પણ આગળ તળાવ દેખે બીજું પસંદાજ કરેલો હોય ચંપા પડે તે દેખે શું શું કશું દેખા નહીં આગળ એટલે વહેલા ગાળે સાગરો બધા લુપ્ત થઈ ગયા એનું નામ જવાય શ્રી કહ્યું સેવિંગ ગમે ગૈરાગ નું સાધન દુઃખ થઈ જાય તે પછી અમને બહુ સુતેજ